કરતા પર કોઈ છે જ નહીં व्यवस्थित करता कही व्यवस्थित करता पद न करता पद तो लोग આપણું કોમ્પ્યુટર જેવું છે હા કોમ્પ્યુટર એમાં કરતા પડશે કોમ્પ્યુટર શું કરતા પડશે એટલા માટે કહીએ પૂજગલ કરતા અત્યારે કોણ કરતા છે અમે રિઝલ્ટ છે પૂજગલ કરતા છે હવે આપવાનું કશું કરવા પણ રહ્યું નથી એ આધાર છે આધારી શબ્દ ખરેખર કોઈ કરતા નથી ખરેખર તો જગત તો પૂજગળ જ કરતા છે પણ એવું બોલાય એવું નથી આથી કોઈ એક્સેપ્ટ નહીં કરાય સમજાય દાડો ભરે હું છું તો કરતા પૂજગળ કરતા ક્યારે કહેવાય જ્ઞાન થયા પછી જ્ઞાન થયા પછી એ ત્યારે ના બોલાય व्यवस्थित प्रेरणा करता रहे हाँ कर, अपने करता आ, पर बने नहीं पर थी में आत्मा हाजरी हो बने, बने, हो बने, बने आ, तो बने नहीं आत्मा हाजरी हाँ तो बनेज नहीं हाजरी जरूर पूजगल करता परिणाम आप આપડે ભૂત કરતા નથી આપણી ભાષામાં બોલીએ બાકી પરિણામ આપડી ઇફેક્ટ નું પરિણામ છે એમાં પછી બીજું શું કરતા છે પછી કેસ હતો રાજદેશ આપણી ભાષાની અંદર જ્ઞાની ભાષાની અંદર છે પરિણામ જે કરે છે પરિણામ કરે છે પરિણામ ખરેખર જોઈએ કરતા પછી કરતા ખબર માણસ વર્તે વાઇફ ની વાઈફ ની જેમ વર્તે તો પેલી વાઇફ માથે ના ચડી જાય ના ચડી જાય એટલે આ કરવું સારું પણ આ કરવું એ ઉત્તમ છે જ્યાં સુધી દાદા અહમ હોય ત્યાં સુધી ભય રહી ને મારું કેવાનું કે અહમ આપડે ખરેખર હોતું નથી હું રસી ગઈ છે નથી હવે ગયો સ્ત્રી પુરુષો ના છતાં જે હમી આ કલ યુગ ના આધારે અસર થાય છે માની હોય તમને માન આપે તમારી દ્રષ્ટિ ક્યાંથી જાય લો થયું ને સ્વેલ પુરુષ બંને ભયન કરતો બરોબર નીચે જ જોવું હંમેશા જોખમ મારો બીજું તમને તમને તમને પૂછાય ઊંચી થતી નથી ઘરે પાર નથી અને એવું આગળ કેટલી બધી રહેતી નથી આપડા બીજું તમારા છોકરા ને એ જ બધું કહેવામાં આવે ને લોભી ખાય તો ખરાબ નહી કેવાય માન આપ્યુંન હા એ ખરું એ ખરું દ્રષ્ટિ ની વાત સાચ લગે સાચ દ્રષ્ટિ આટલું જ જોખમ બીજી કોઈ ખબર નથી કોઈ ના રૂપિયા રે જો આ રસ્તે ને રસ્તો બીજી રીતે આપડે એક મંગલા જોઈતો હોય બસ એક મંગલા બધા હા નો જો બનાવવાનો કયા છે એ જ પૈસા પૈસા આગળ હશે તો છોકરાુશ્મર મારી લેવું માન આપણે બરોબર સાધારણ માર આપણે વ્યવહાર નો હતો નથી તો બીજી પ્રકાર નો માર આપણે ત્યારે આપડે જાણ આપણે દુશ્મન હતા બરોબર કોઈ સ્ત્રીને આપડે બેન તરીકે માનીએ કોઈ પણ સ્ત્રીને આપડે બેન તરીકે માનીયે તરીકે માનીયે કે માતા તરીકે માનીયે તો પછી માનેલું રહે માનેલું કે શું રહે ના બાકી મા ભાવ થી હોય પછી વાંધો નઈ નઈ સુધાર્થ ના ભાવ થી તમે જોતા હોય વાંધો નહીં આવે ને સુધાર સુધાત્મા ભાવ થી જોતા હોય જોઈ લેવાનું દ્રષ્ટિ ના છે હા દ્રષ્ટિના મંડાવ હા તમને કોઈ દ્રષ્ટિ જે જે કરે બે સારા બોલે સરસ વાળી દ્રષ્ટિ અને મીઠાશવાળી મુકાશે સરસ પુરાની દ્રષ્ટિ બગડશે ના એ તો આ પ્રશ્ન નીકળ્યો ભાઈ બહેન એ દ્રષ્ટિ જોતા હોય ના એ દ્રષ્ટિ જોયે એ દ્રષ્ટિ કાકા દીકરી ઉપર વિચાર બધા તમને શું ખબર પડે પ્રજાથી સમજો ને મને પ્રતિક્રમણ લખે તમે સમજાયું ને બધે ઘેર ઘેર આદર શુદ્ધિ છે આકા બરોબર ખાઈ લોભ કરવા જેવું નહી લોભ ની વાત નથી સમજવાની વાત છે એમાં આ લેખું છે ને સંસારી છે આ લખેલું છે આપ હા આપડી પાછળ નથી કયા હાથમાં કહેલું છે આવતા બધ મનમાં મન માં બુદ્ધિ માં બધું આવતું બંધ એ બને સંગ પ્રસંગ આ લખ્યો ને જુદું વસ્તુ પોતાની ભાષામાં સમજી જાય પોતે પ્રસંગ એટલે કોક ના તે આપણી વાણી બદલાઈ જાય બધું બદલાય બધું બદલાય જાય તમારી પાસે પચાસ ટકા થયું છે પેલું એકાવ તારીખ પેલા જે આખું છે छे तो छे, वजार सारी जगृति जागृति राी सको शु करे નિશ્ચય કરે મારે આજ્ઞામાં જ રહ્યું છે બરાબર એવું નિશ્ચય બરાબર નિશ્ચય જાગે પીલા બધી અને જ્ઞાની ઉપર પ્રેમ ભાવ આવ્યો ને ત્યાંથી બધું ફેલાય જાય અનંત આવતા બહેરા છોકરા ઉઠાવ્યા છે દરેક બહરા છોકરા છ બધું કઈ હોય જ નઈ જાનવર ના અવતાર જાય તો બહાર છોકરા જવા જાય તો દેવ લોકો ભાઈ બહેરા છોકરા ના હોય તમારે પૂછી કેટલો વખત દાદા નિરંતર કે પ્રકૃતિનું એનાલિસિસ કેવી રીતે કહું પ્રકૃતિ जोया करवी, कर पूछे तो हमार तो प्रकृति पी शे रास्तों केवड़ो लाभ जो है તમારે આવડે તમે આપડે અંદર ચાની ઈચ્છા થઈ ત્યાં થઈ પછી ચા પીધી કરવું એ કે છે કે આપડે ઈચ્છા થઈ એ તો બધું સ્થુલ રૂપે થયું પણ અંદર જે કઈ ચાલતું હોય તે કેવી રીતે જોવું મારી કોની છે જોઈ રહ્યું છે પરિણામ છે જોયા એ પણ એક મોટી પ્રેક્ટિસ છે એક જ દાડો કરે બધી આવડી જાય આ બધું એક જ દાડો કરવા ને ચાલુ બીજા દિવસે પુનરાવર્તન આવે પછી શરૂ થઈ જાય આવે નથી કબું લગામ છોડી દેવાની હા લગામ છોડી દેવાની છોડી દો લગામ છોડી દીધી બઉ સરસંકાર લગામ ઝાલી છે એમ કહ્યું એજ અહંકાર થયો ને એ શું કે અહંકાર એ જ અહંકાર થયો ને હા પણ એ અહંકાર પણ પેલો પેલો એ બધું કઈ નહીં કરી જાય તમે કોઈ દાદ જોયેલો વાત કરી નહીં એક દાડો જોઈએ છે એવું ટ્રાય કરે તો તાલે એક હું ચલાવ છું ચાલે તે ક્ષમતા રાખી હોય તો સુધરે છે શું થાય તો સુધરે અને ક્યારે છોકરો કશું બોલશે આજનો આ કદંગો જમાનો કદંગા મનુષ્ય घर गागू नागेल ऊा जवे हाँ कर આપ આ પાણી મિક્સર બનાવું પાણી બઉ વાત કરું તે કરી મને તો પુસ્તક વાંચીએ અને મંગળાદેવી કામ કર્યું મંગળાદેવી કોને આત્મા દેવ થાય બરોબર એ કેવી રીતે કેવી રીતે રહેવું માણસ ડાળ વળી ગયો અને પછી તારી પાસે આવ્યો તમે તમારા પ્રેમ જાય નઈ હા એ વધે નહી ઘટે નહીં વધે નહીં પૂરી કઢાવે નહીં ઘટે વધે ઘટે નહીં એમ નમસ્તુત બીજો બધું આશક્તિ કેરે